આવું વાત ચિત થતા રીતા મને કલ્યાણ રસ્તો બતાવતા કોઈ મળી ગયો કન્યાનો રસ્તો બતાવતા બધા સંતો જોઉં છું એની જે એટલે એવું કોઈ મળી જાય અને મારું આ બહુ એવું ભાવના ખુબ કરી અને હું તો છું જ પણ ભાવના નહીં કરી ભેગા થતા હે થોડું સમજાય તું ને પીવાની તમારે છે દાદા બઉ સારા મળશે તો હું જાણું છું કરે બઉ સારા માણસ છે એ હું જાણું ભગવાન જે શક્તિ છે નેજ્ઞા શક્તિ એ આમાં બધા સાધનો રાખે છે ખરા જેટલું પૂન હોય એ પૂન એમાં વપરા વાત સમજી ગયા બધી પૂનગી ચોપડાની હિસાબ છે ને એનું સરવે નીકળે કુદરતી રીતે સરવે નીકળે બરોબર આટલું અને ખાતે પૂર્ણ તમે કરો આટલું પાપ તમે કરજો એસી ટકા પુણ્યારા સંસ્કારી માં શું કરે પોતું પાપ હોય શું કહે ઓછું પાપ એસી ટકા પૂર્ણ હોય આ પાપ ને પુણ્ય માટે આપણને પૂછવામાં આવે કે આ રકમ તમારી સામે ખર્ચી છે ના ગમતા શું કરવાનું છે તે પૂછવાનું છે મળવાનું છે શું બાજુ પૈસા ખર્ચા જવા જવા વાપરવા સેતો વિચાર કરો એ સારું હું સારું જન્મ તો થવાનો એટલે પેલા મા બાપ ની જરૂર પડશે તમે વિચારો એકદમ પેલું રખાવેહ પદ્ધતિ નો દેહ પ્રાપ્ત થાય અને જ્યાં અપમાનો બહુ લાવે માલભેર જીવાય એવો એવો પ્રાપ્ત થાય શું બે ત્રીજ આવે બાત કરતા ફરી બીજી વખત મા બાપ મા બાપ કેવા જોશે માય ગઈ છે ચાલશે ઓછું પૂરું વપરાશે ઓછું વપરાશે એકાદ ગાડી હોય તો સારી મકાન સારું છે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 ભણવા જવાનું પડશે ઓછું ચાલશે ભરતણ આપણે સાધડ આપ્યો ને પછી ગણતર મારું કામ છે એમનું પુન્ય જરૂર નથી ભણતર એટલે એમનો એક હજાર રૂપિયા બરોબર મેથી ઘરે ભણ્યા નાપાસ થશે શું કરશો એકલો એનો વાંધો નઈ મારે તો પણ લગ્ન ના ટાઈમ થશે તાર શું કરશો લગાવી કવસે કરવું પડશે આવું જોઈશે તેવું એ હિસાબ લગ્ન આપણા તાબાઓ બધું આપણા તાબાઓ લખાઈએ આપડે હિસાબ મને બધા ભાઈ બધું બધા બગલા વાળા થયા અને અમે એ લાગે છે કે સારામાં થઈ ને તમને બગલામાં ચાલો છે અરે છે ને ધંધામાં પૈસા રોક્યા કરો તમે ઉતાર લઈ લઈને એવું કરીને આમ થયું મને તમે તો રાખજો બંગલામાં બંગલા રહી વધારે બંગલામાં રાખ્યો ને મને ગમશે નહીં મને બહુ જોઈને પડ્યા બાદ એક પલંગ રાખવાની જરૂર છે ત્યાં રહીશ આ તો આપણી વેલ્યુ શું થાય મારી મારી વેલ્યુ બહુ ઘણી સારી છે મારી વેલ્યુ ઓછી છે પણ મારા આજુબાજુમાં છે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 એક વાર પસ્તાવો થઈ ગયો કોઈ પસ્તાવળી એટલે આવું કોને બધું વપરાતું વપરાતું તો ચંદ્રકાશ જગ્યા છે દાદા બિલ છે બંગલા છે એમને મળેલું છે મફત માંગ્યા તમારા બધા સમજ કે તમે બધા સંજોગો સારા જગ્યા હતા અમારે બધ તારું સિત્તેર ટકા પૂર નહીં મારું સિત્તેર ટકા હતું પણ ત્યાં તો શું પૂર માં શું શું લખાયું લોકો ખાતર બધા કે દ્વારા મારી કિંમત શું મિલ બારીક માં હતું મિલમારિક મારે બધી તો થાય પણ મને પામ આમ બધું બધું થાય પણ બીજું બધું મારે લેવા દેવા નહીં કહે છે મે કે મા ઉત્તમ છે આજુબાજુ સરકાર સારું હોય અને જેવું હોય એવું પણ મારે બીજું પૂન વાપરવું નહીં ઇકોનોમી કરવું એટલે મા એટલી સારી છે બીજી નહીં તો બહુ ઓછું પૂન વપરાય છે બાપ બાપ બધું બધું ભાઈઓ બી હોય મા માગેલું છે ને મારું પણ કે છે આવી રીતે સવારે છતો બે હજાર વધારા ભરશે મારી જાત મારું ચરણ પછી બીજી અવતારે એવું જ ગમે પછી આપડે જેવું લખાયું છે પાંચ દિવસ એવું ગમે એમ અને પછી આપડે કઈ બાપ કે કેમનું લાગે છે બાપ કે છે કેમ તમને લાગે હું તક બરોબર તો ભલી કે બરાબર નમ પતિ ભાઈ બંદો જોઈએ ની સરતા ભલે કે તા આઈ દે ના બલ કેદરે આઈ તો ના દે કે તમા મા બોલેる આ બોલતા છે આવ ફરી દઉં તા મય ભઈ ને હા તમને સમજાયો ના સમજાયો કંટાળો નહી આવતો ના દાદા હું તો ગરબુ આની મળજો હિન્દુ સમજ્રી છે કે નહીં મને હજાર હાજો છે હિન્દુસ્તાન કોઈ હશે કે નહીં એને શું નક્કી કર્યું જોઈશું એને શું નક્કી કર્યું છે એને શું નક્કી કર્યું છે છોકરા કેવા જોશે હું શું પાળા બધું છોડીઓ કુંડ વપરાતું વાપરજો ના વાપરા ના વાપરશો હેરાબાઈ જે માગ્યું એ ખરું એક બાળકે લગા હો જાય ગયા કે થયા એ જતા એ કે જતા વાત પછી થયા બે શું કયું બોલો દેવા છે ના બોલાય કોઈ અત્યારે છોકરો જન્મે જ તિરજ કાય બોલે ખર્ચાય શું કામ થતા વખત ચાલે એવું નથી એવું મને લાગે તો પછી વાવ ના જે માગી હોય વધે ને ત્યાં બને વધે ને મેળી માં હિસાબ કરી નાખ્યો રહ્યા તેનું કઈ કૉ શું કરવું છે આત્મધર્મ રેડિયો જોશે જોશે પાંચ હજાર ચોત્રી હજાર પાંત્રી હજાર કોઈ પૂર્ણ જોયે તો ખસે ત્યાંથી નીકળ્યો નીકળ્યો બધા નામ થાય ચાલો આ શું દાદા નું કેવું બોલજો દરેક વસ્તુ આજે કેવું જ્ઞાન એટલે તમે જે બાગણી કરી મારે કાલે ઘડિયાળ ના બા ઘડિયાળ ના પહેરવી ગાડીઓ ઓછી થઈ જાય હા હું વાપરાયે ભાઈ ખાવા પીવાનું સારું તો છે પૈસા વાપરશો નહી હીરાબા કરજે હું ખાવાનું મેં વાપરા હીરાબા વાપરેલું હું ખબર આપણે ફોન લઈશું મેં કીરા તે ઊંઘી કોઈ ઘરમાં ઊંઘ કોઈને ના આવતી હોય તે ઊંઘી ગયો ગદડી વાગે ફોન વગર શું કરશો અત્યારે વ્યવહાર થઈ ગયો છે જોડવા રાખા છે સરનામા રાખી આપડે એનો ધન્યવાદ આપીએ ઉપવાર માન વાળી ખરાબ ત્રણ વાગે હોબળે હવાર પછી આપણે નહી તો હું તો ફોન રાખતો હોય કઈ સમજો ધંધાય એવો લાગે જરૂરત પડતી રહે મારે નાખે બધા કઈ ન રાખે એવું બને રૂમ માં રાખે ફોનુ તે ફોન ઉપર જેની વાત આવે ને બધાને કહેજુ કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી તબિયત ની અનુકૂળતા નથી મને રાતે ફોન કરવાનું બંધ રાખજો એ મારી વિનંતી છે કહ્યું એટલી મારી વિનંતી છે કયું રાતે ફોન કઈ કરવો હોય તો મનમાં નક્કી કર્યું હવાનું જ કરીશું હવે બહુ ઉતાવળ હોય તો મન એ નક્કી કર્યું હવાનું કરીશું શું એટલે રાતે ફોન નાખે દેરો સીધેપ સીધે છે ત્રીસ ટકા પાપના રે પૈસા પૈસા ના ગમતું કરવાનો સંજોગ આવે ના ગમતે પૂછ વપરાય બહુ મળી હોય ગમે જ નહિ થાય ત્રીસ ટકા ના ગમતા વપરાય સિત્તેર ટકા ગમતા માં એટલે ગમતા આપડે એડજસ્ટમેન્ટ સારું કરું ના ગમતા આપડે કઈ ના ગમતું જ્યાં વાપર વાપરજો શું અંદર કેવા મંગળદાસ માં મંગળદાસ બાબા જોઈ લો હા હા બરોબર મિસા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 આપણને જરૂર હોય તો આપડે કે જગત કલ્યાણ ની ભાવના છે જગત કલ્યાણ એમાં પુણ્ય કેટલું વપરાય તમારું પૈસા નથી હોવાનું કહ્યું કે જગત કલકની ભાવના બાય તમને બધું મળી રહે વગર માગીએ ના પણ આપણું સમજી ગયા ને એનું કઈ જાય બીજું બધું આવીને છે સુગંધિત હતા પણ માણું ચંદન વાપર જવા કઈ રાખવું જોઈએ બરાબર આપડું સારું થાય ના હોય ને કિરણ થી આપવા માટે પછી વધારે ગોધા મારે બધું ઉભું હોય એટલે વધારે ગોદા મારે દોડતા હોય તો આપડે બોલે હાથે રહે એ લોકો એવું કેમ બાજુ વાજી જાય આ કાયદો તો હવે છે કે તરુલ બોલીએ બોલાય નઈ હતો મરવાનું કેવાય બરાબર તારું લખાય નાળી બતાવી હતી છોડી દે પહેલી વાત કરે ને પણ ના <laughs> થાય હું જાણ છું બાર આ દાદા બાબાં જદે હા લે લે ની માં દાબી એલેસ ની માં એવી બોલી એ એવી બોલી વારી એ બોલી વારી દાદા બાબી લે લે ની માં કોના બધો કોણ રાજ જમ્મુભાઈ પૂછેલું કોનો દાદા ને પૂછવાનું કે અંગુઠો તો કોનો અંગુઠો અને કયો અંગુઠો બા દાદા બને નિકાલ કરો છો ને કોઈ વાત નખીલી વાત કરી અમે તો ખાલી પગે લાગવા દાદા અમે તો ખાલી પગે લાગવા આવેલા મતલબ આપણે છુવા પલ્લા દાદા સુઈ જાય પેલા પગે લાગીને આવતા રહીએ કરીને ઓલા બોલા બોલા બોલા બને ઓ ના પછી એવું મારું બાંગલદાસ જયારે બરાબર બાબાને સુદ કરતા રહેવાનું ને છોડે નઈ લા છોડે બંધાઈ ઈચ્છા હતી બંધાઈ હતી અને બરાબર બાવા થઈ દારૂ ફાય ના પછી બાવા થઈ ફાય બરાબર જાય બહાર નીકળ્યા પછી દાવા બાર નીકળીને મને લાગે માટે ખોટું નથી બીજા રૂપે મધ્ય રસ્તા થી યાર દાદા બળી જાય જોઈ રહ્યો નઈ ખોરખર કરે નઈ ખોર જે ખોરું છું એ કેટલો ઘડ્યો હશે ઘડા <ikela> રાતીયા બધું અડબડ ગદે બેય રાત એને બારે બેય રાત આ કુટુંબ જેવું આ ઓ ભાઈની જલદી જ્યાના નહી તો બસ ઓ ભાઈ આયો કેરા મે ધ્યાન પડે ગા જાય તો જય સશ્રી રા થવું પડેલા નથી જય e સતુરામ <laughs> <laughs> <laughs> <laughs> <laughs> પેલા તો પાન પેલા તો દાદા બધું સલાઈ ક્યાજ કરતો હતો હું તો મારી પાસે સારું છે તારું રોકડું એની બાજુ માટે રોડા રોકડું શું શું નિશીન માનગે નામી લેવડ દે કે આ તો જાણીએ છે ને આ અમાર તો ડટાય જો જરા વર્ત માં રહેવું પડે ને તેન ના તો તર્બળા તો વાર તો બળા લે બે લે કરે ન્યાની બોલા પાછે તે તર્બળા આ ખાસ થોડી વાર જ વાર જઈ ને માં એ છે એ બોરી દા સ ને બેન ને લાગણી થઈ ગઈ દાદાનું બરાઈ ગયા લોકો નું કર બધા આગળ કરતા દાદા પછી બીજા આગળ જો હે ટોક કરવાની તો એ લોકો આગળ કરવાની છે આપડે કારણ કે એ લોકો હતા તો બધા પામ્યા હતા એટલે એ તો ભૂલાયું છે